દુશ્મનો ક્રોધ માન વાય લો કરી મન માં ગાવ ઈન્ડિયા પહોંચી જાય એવું વિજ્ઞાન છે આ ગપ્પા નથી આવ્યું છે એટલે લોકો કોઈ વાપર્યું નથી આપડે કોઈ મો નથી એવું નથી પસતો હે કા ભૌતિક માં આવું છે તો અંતર ભુ હશે આટલા મનમાં આપડે માનીયે બાયડવા છે ને નાસ્તા કોઈ જ વાંચું જ નહી મોટા મોટા યોગ્ય માટે આવું છૂપુ કશું હતું નથી ને છૂપુ અજ્ઞાન લોકો છે શું છે એટલે ફરી હમ એટલે જેને દુશ્મનો હણ્યા છે એમને નમસ્કાર કરું છે તમારે બોલતા ની હાથે પહોંચે છે જો બીજો શબ્દ શું કે નમો સિદ્ધાળમી અને દેહ પણ નથી આવે અને સિદ્ધ ગતિ પેહલા તો એમને હોય ઉપર ના એ ઉપકાર કયું કરતા નથી ને મારો ભગવાન મને કઈ ઉપકાર કરતા નથી દાદા મારી ઉપકાર કર માટે ઉપકારી પહેલા અને પછી પેલા શું કહ્યું પ્રત્યક્ષ કલેક્ટર હોય તે કામ કરે ને જૂના કલેક્ટર પ્રગટ નો વયમાં પ્રગટ હોવું જોઈએ દીવો અજવાળું રૂપ હોય પરમ જ્યોતિષ સ્વરૂપ હોવો જોઈએ એટલે સિદ્ધ બીજો નમસ્કાર કર્યો સિદ્ધ વધુ કઈ ખરો આપડે કારણ કે આપડે જ્યારે સિદ્ધત થવાનું છે ત્યાં પછી એને આ અવલંબન થયું એટલે જવાબ નું અવલંબન લેવું પડે આ ના હોય તો જવાબ જરૂર હતી નહી તો ખબર જોડી પહી ના બારી ઘેરા આપે છે એટલે બધા પણ આલું ચાલતું નથી એટલે નીચે ત્રીજું નમો આયાર આચાર્ય ભગવાન ને નમસ્કાર કરશું આચાર્ય તો આચાર્ય તો હિન્દુસ્તાન દેશ માં એટલા બધા આચાર્ય બધા પણ એ આચાર્ય ભગવાન ના કહેવાય આચાર્ય ભગવાન પડાવડ આવે તેને નમસ્કાર પોતે આચાર પાડે અને બીજા ને પડાવડાવે સમજ ને અને આચાર્ય ના કે આચાર્ય તો કોનું કહેવાય કે આપડે ગાય પડીએ ને તો આપણને કે છે ભાઈ બેસ તને શું હરકત થઈ છે ચાર બેડ પડશે આવે કે આપડે એ ફેણીએ બે નબળા ભેગા થાય એમાં શું મજા આવે એટલે આપણે એ ફેર ના મળે એવા છતાં આચાર્ય ભગવાન પાસે શીખીએ તો આચાર્ય બોરા નમસ્કાર કરાય કે ના જો હોય તો આ કરે એવા હોય એવા છે આપણી ભૂમિકા નથી અત્યારે પણ બીજી ભૂમિકા જે પંદર ભૂમિકાઓ છે મનુષ્યો અને આપણા જેવા માણસો પણ આચાર આપણા જેવા નહીં એમના આચાર કેવા વડમ વડા કરે વારંવાર કરે છો લોકો બજો એવું થાય જાય પણ મનમાં હોય એવું વારિંબો બોલે અને એવું વર્તન હોય એમનું અને આપણે એથી આગળ વધી ગયા મનમાં હોય જુદું વાણીમાં બોલે જુદું એમને તો છોડિયેલ ઉઠાય જાય ભયરી ઉઠાય જાય આખો રામચંદ્રજી વાય ઉઠાઈ ગયા હતા લોકો આ કે બીજા તને હવે એટલે પેલેથી આવું ને ચાલે છે પણ આ આપણું બગડી ગયું કર્યું છે એવું બોલે આપડે તારે સમજી જવું બોલે કે મનમાં છે એવું બોલે છે ને એવું વર્ષે આ અને અત્યારે કોઈ ક્યાંક બાળ બોલીશ ત્યારે આપણે મનમાં છે બોલે શું વર્તન માં જુદે ના એ શું કરવાનું એટલે આવું છે આ એટલે આચાર્ય ભગવાન નમસ્કાર કર્યો ને આચાર્ય ચોથું નમો ઉમ ઉધ્યાય ભગવાન ઉપાધ્યાય ઉપાધ્યાય એટલે જરા આત્મદ્રષ્ટિ થયેલી છે અને શાસ્ત્ર જે ભણે છે પોતે અને બીજાને ભણાવડાવે સમજ ને એને નમસ્કાર હોઉં છું એ જો હોય તો આગળ અને નમો લોય સર્વ સાણમ એટલે જેટલા સાધુ હોય બધા નમસ્કાર કરું છું પણ સાધુ દેશમાં બધા બઉ છે પણ એ કપડા બદલ્યા સાધુ નાખે જે આત્મદશા સાધી હોય આત્મદશી થઈ આત્મદશી થઈ ને આત્મદશા સાધે આત્મા ની સાધા કરે એ સાધુ સમજે એ જો હોય ત્યાં નમસ્કાર બોલો અમને નમસ્કાર કરવાની પાસે નીચે શું લખે છે પ્રણાશન કરનારા છે કે સર્વ પાપો ને તમામ જતના પાપો ને પ્રણા મંગલાન તો પદમ હવે મંગલમ એટલે સર્વ મંગલો પ્રથમ મંગલ છે અને એમનું નવું ઘલીયાર્યું એટલે જુદું પાડી દિવ ભગવત વાંચે એટલું જ આપણું એટલે નમ શિવાય છે એ નહીં બોલી નઈએ પણ શિવ કે ના બોલા બેન પૂજા માટે મથા કર્યા છે એટલે દહીને જુદી દુકાનો આવી તમે કહો કે દુકાન કઈ ના ખે દુકાનો બજાર બજાર માં જે લેવું લે ખરું સમજાય છે અમારી વાત આ ત્રણ મંત્ર બોલે ને એટલે મન શાંત થઇ જાય તમે પાંચ આવી જોવા બધી મુશ્કેલી આવી બોલો કારણ કે આ તમે કોના માટે બોલો છો જે ગજબ ઊંચા પુરુષો માટે બોલી રહ્યા છો એને પોચ્યા કરે ને પોચ્યા કરે નાલાયક હોય તો ભાઈ ગંદ્ર વાત નહી વાત તો આતો બધા જાણકાર બધા પહોંચી જાય એટલે ફળ આવે ના આવે એટલે કેશ બેંક આ રોકડી બેંક રોકડી હાલ ઉધાર હવે પછી નમો ભગવતે નારાયણ થયા આગળ વધી વધીને ડેવલપ થતા થતા નર્મદ થી થયા એમને હું નમસ્કાર કરું છું કે જે થોડા કાળમાં ફૂલ મૌન થવાના છે શું કહ્યું એવા કૃષ્ણ ભગવાન નારાયણ કેવાય પછી લક્ષ્મણજી નારાયણ કેવાય રામ નારાયણ ના કેવાય રામ કેવાય કૃષ્ણ બલરામ કેવાય એક જ કાલી હતી ને રાત્રિ ડેવ ના કહેવાય એ બલરામ પણ સરખી ના પણ રાત્રિ દેવ આ જ કે વાસુદેવ કોણ નામ કેવાય કે જેનામ્યા રામ લડેલાક્ષ્મણ લડેલો રામ તો તે બધા મોક્ષે ગયા છો લક્ષ્મણ ભી છે હજુ એટલે એ વાસુદેવ આ આ દુનિયામાં દસ લાખ આ દુનિયા આખું બ્રહ્માંડ ગોળ સ્વરૂપે છે ગોળ સ્વરૂપે ફરી વીસ લાખ વર્ષ થાય છે અને અડધું ચક્કર માં વીસ દસ લાખ દસ લાખ વર્ષમાં તેસઠ કલાક પુરુષો થાય છે તેસઠ સિક્સટી તે ઉત્તમ પુરુષો છે દક્ષન પૂજ્ય કરવા પૂજા કરવા જેવા ચોવીસ તીર્થન કરો થાય છે મહાવીર સુધી આડા ફેલા માગવાન આતો માસિ ભગવાન ક્યારે થઈ હતી માસિ ભગવાન થાય ને મહાસ માંથી ભગવાન થાય છે ને પણ માસિ ભગવાન કેમ કરવી પડી એટલે કે લોકો બહુ માસ ના મારવા મળે ને એટલા આચાર્ય એ મુક્યું કે માસિક રીતે ભગવાન થવા માસ ના ઓછા ખાય એટલા આ હિંસા તીર્થંગો બાર ચક્રવર્તી ચક્રવર્તી રાજા બાર થઈ ગયા આપણે આખી દુનિયા ઉપર સાબ રાજ્યનું છ ખંડ ના અધિપતિ છ ખંડ ના અધિપતિ અને ચક્રવર્તી કહેવાય અને ત્રણ ખંડ ના અધિપ્રતિ અને અર્ધચક્રી કહેવાય કૃષ્ણ ત્રણ ખંડ ના અધિપ્રતિ કેવાય કહ્યું આ પાંચ ચક્રવર્તી થયા બાદ છત્રીસ નવ કૃષ્ણ વાસુદેવ થયા કૃષ્ણ લક્ષ્મણ એવા વાસુદેવ થયા અને નવ પ્રતિ એટલે લક્ષ્મણ લક્ષ્મણ વાસુદેવ પ્રતિવાસુદેવ રાવવાનું કૃષ્ણ ભગવાન પ્રતિભા છે જરાસંઘ એટલે જન્મથી લડે જ લડે મોટો ઇતિહાસ થાય તે આપડા લોકો ખોરાક તરીકે ચાલ્યા કરે પછી હે મહાભાર આ જગત ના નિયમ આવ લોકો ને અને રામ મુક્તિ ગયા તો આવતી જી માં હવે પછી જે કૃષ્ણ થવાના છે ફૂલ એ કૃષ્ણ એકલા થવાના નથી એની મધર ડે પણ ફૂલ બંધ થવાના એનો બ્રધર આ લોકો બાળા છે હી વોઝ ધીસ્ટ એ કાળમાં મોટા મોટો વિદ્યા સર કે વિદ્યા સર કે અત્યારે સાયન્ટિસ્ટ કે છે મોટા નવ ગ્રહ હતો કાબુ રાખતો પંખો હવા નાખતો હતો પાણી વરતું હતું એ બધું એના ઘરનું હતું બધું પણ અત્યારે અવલંબન વાળું છે એટલે જો એન્જિન ચાલુ હોય એ તો પ્લેન પડી જાય અને પેટ્રોલ નાખવું પડે ને વાસુદેવ ભગવાન ને નમસ્કાર અને નમસ્વાય એટલે જે કોઈ પણ કલ્યાણ સ્વરૂપ આ લોકો પાસે થાય છે તે કલ્યાણ સ્વરૂપ જે થઈને બીજા કલ્યાણ સ્વરૂપ નો રસ્તો છે નમસ્કાર બોલો બધા છે અમે પારખો કઈ આપડા સમજો નઈ આપડા લોકો કેવું કે મારા છોકરા ગયા છોકરો થાય કરી એની લાલચમાં કર્યા કરતા હોય સમજવાની કઈ પડેલી નથી હવે લોકો એવા નથી આ તો હવે તો સમજીને કરવા માંગે આપડા બાપુ શું થાય હવે આવું થતું છે શબ્દ બોલવાનો જીવવાનું ના બોલ શકે મહત્વનું બોલશે આપડે તો હજુ લડમ લગાવ ચાલે છે ને એક ભાઈ આવે જય શ્રી કૃષ્ણ બીજી ભાઈ ને કે પેલી ભાઈ કે જય સ્વર્ન ને સ્વર્જના શરીર મજબૂત બધું નહી વિચાર લડ્યા કરી આ લોકો લડાયા રહે ને પછી એ ભાઈઓ કેવું કે અમારે શું કરવું છે મેં કઈ શ્રી કૃષ્ણ કે આપડે જય શ્રી કૃષ્ણ કહેવાનું અને એ બોલ્યા પેલા જય ચંદ્ર તો આપડે જયારે એમાં શું ખોટું છે આપડા ને નમસ્કાર છે આપડે માનવું હોય અરે નમસ્કાર બધે હરે કોઈ પણ ઉંચા પૂરું થયેલા વિજ્ઞાન જગત જોડે ઝઘડાટ બંધ થઈ જાય આખા ઝાડ વિજ્ઞાન જ એવું અને લીધેલો દાવો મળેલો દાવો પડ્યો એટલે જલેબી ખા છે ને તો આટલી જલેબી લાયા આપણે વેચાતી ભલે પાંચ ડોલ ની આટલી જલેબી લાયા એમાં પાંચ પછી ના ખાધી તો એ જલેબી તારીખ દાવો મળે ખરી કેમ નાખા થી લાયું ક્લેમ મળે નહી ઉઠી જાય કઈ ક્લેમ મળે ના મળે નઈ આપણે કઈ સોંપવા ગયા પ્રવચન અને ત્યાં અધ્વજ ઉઠી જઈએ તો કોઈ ક્લેમ મળે પણ એક વિષય એવો છે કે સ્ત્રીઓ અને પુરુષનો જે વિષય છે એમાં આપડે ના ચાલે દાવો મળશે આ એક જ એવું છે કે સામા દાવો મળે છે માટે અહી હાથી નું કામ કરી રહ્યું છે તમને અમદાવાદ દાવો મળે એનો જ આ ગુચવાળો ડાક્ટર કહ્યું એટલી જ ડાક્ટર કહ્યું આ લઈન પીજો તો એને પીધી કહી છે વખત પીવાની તો રોજ બે બે વખત દવા પીએ એના જેવા લોકો કઈ નાખીને આ દવા જલેબી સારી ગરી દવા કરતા જલેબી સારી એમ કે છે જલેબી કઈ રીતે આ છે તે ના મળે વાત ના જાણતો ભાઈ તો બીજી રીતે બોલીએ છે ને કોણ ને ગમે છે જલેબી તાજે તાજે કડક કડક બોલે ને તો કોને ગમે ના ગમે પછી દીવને ગમે છે અને સુગંધ ગમે છે અને પાંચે ઇન્દ્રીને ગમે છે શું છે તો એ ખાવી ઘણી ચીજો છે પાંચ ઇન્દ્રી ગમે એ ચીજો છે એ તમને દાવા નહીં મળે અને આ તો એક ઇન્દ્રી ગમતી નથી જોવા જાય તો વાંકી ઉઘાઈ જોવા જાય ગમે નહીં કોને હવા પડવા જાય ગમે નહીં ઊંઘવા ગમે નહિ આ વિચાર કરજો બધું આવું જીવન જીવવાનું તમને સમજાયું ને વાત સમજાય બરાબર સમજાય પછી આપડે તો ઘરમાં રૂમ જુદી ના ચાલતા કુટુંબ કુટુંબ સ્વતંત્ર ડબલ બેડ અને પાછું તમે છોકરાને કહો પેલી વાત તારું બેડ છે એટલે પૂછી દેખાડીએ આપડે એટલે એ જાણે કાઢી પેલે આધી એના દીધી શું કામ જ છે એની ભ્રામક માન્યતા ભૂલ ગયા થયેલી છે ભૂલ ના ભાગવી પડે એટલે કેવી રહી તાર પછી ઈ તો બહુ સારા હતા મેં કટકટ કરીને બગાડી નાખેલી હા બરાબર પાછું સીધું થાય દાદા તમારી કૃપા થઈ ને એટલે હાજરીમાં કહી દઉં ના પડે ગપુ ચાલતું જ કેવો બાબુ કામ આપડે અને પ્રારંભ હોય તો બે તાવખેડ્યો આપ્યો એવું કઉ છુ હું એકને તાવ ખેડો હોય તો બીજા ને પૂછ્યું તમને તાવ છેડ્યો તક ના પ્રબંધ બંને ને તાવ્યા હોય તો પી હું ખોટું પછી આ ગાબ એવું છે બીજી વખત કારણ કે પહેલી વખત લીધા પછી બે વાર ના પણ બે મારી આજ્ઞા પાડે તો કોમ આજ્ઞા ના પાડો અગર તો મને હું તમને ગેરંટી આપું કારણ ત્રણસો કલાક મારી અમને પૂરું કરી લીધું એ બે પૂરું કરી લીધું ને એક પંદર મહિનો રજા લઈ પછી ભાઈ જોડે રહ્યા એ કઈ લોસ દસ પાંચ રૂપિયા થઈને રાગી પડી ગયું તો અત્યારે હું આવું રજા એટલા માટે અમારી જોડે થાય પછી એનું બધું આખું આખું સારું બધું ફેરફાર થઈ જાય જ્ઞાન આપીએ તો શું કહીએ પાપો ભસ્મીભૂત નાખીએ એટલે પછી જાગૃતિ નિરંતર આખો દવે પછી આગ્રહ મેં આપી આ ભૂલી ગયા છે થોડીક છે બધી તો વાત કરે કોઈ વાત ફરી બેસજો પણ ફરી બધી બરોબર વાત કરું ને વાત કરું એટલે વાત નહી કરે ફરી પણ બે